નમો વિદરા ગાય ગાય નમો હરીહતા નમો સિદ્ધાણ નમો વાયરીયા નમો વજ્રયાણ વ ણો સવ સા પંચન મુખારપણસન મંગળાંચ સૌ મંગળાનાં ચૌેસી પડમાવૈ મંગલ પડમાવૈ મંગળ નમો ભગવતે વાસુદેવાય ઓ નમો ભગવ વાસુદેવાય નમઃ શિવાય નમઃ શિવાય જય સચિદાનંદ જય સચિદાનંદ સ્વભાવ સદગુરુ સ્વભાવ ત્રિશ કોટિ દેવદાન ત્રિશકો પાછળ વાળા મલેશભાઈ મનેશભાઈ હા મને માળા પેજ શરણ માં રહેવું જય સચિદાનંદ ભયે વિકલ્પોમાં ઊંડુ ઉતરવું ચતુર્ગતિ ફરવું ભયતુ ઝીલ હોય તો સ્વચ્છંદ છડી જીવ મુક્તિ પી હોય તો સુ લક્ષ અલખમાં રહેવું સ્વસ્થિર થયો पड़वू बंज आते ना पडवू जगती छुटाव દેવસાવીરાસુ વિ દા પાસે બેસી રહેબ होए तो तेरे परताऊए तो सतना शरण में जहेऊ सतना शरण में जहेऊ मोक्ष जाहू होए तो સતના શરણ માં આગનામાં ના રહીએ કે આગના ચૂકી જઈએ તો પછી ચા ગતિ તો નથી મળતી આપણને છોડાયા છે પણ આપણો માલ ખાલી નહીં થાય આપણો માલ ખાલી નહીં થાય કારણ કે આગના પ્રમાણ નથી સચવાતું તો ત્યાં આપણું જોવાનું નથી સચવા કે જે જોવાથી પેલું ખાલી થઈ જાય એટલે એના ગયા પ્રમાણે ચાલું એને સતના શરણમાં સ્વાયલા કહેવાય અહી બોલો પછી બોય પ્રોજેક્શનલ રિફ્લેક્શન એ નેચરના કોન્ટેક્સ્ટમાં કે ના કોઈ રિલેટ વર્લ્ડ બોય ફિગર ઓન હેરાન નથી કરતો જે આપણો અનનેચરલ પાર્ટ છે તે આપણને હેરાન કરે છે માણસો આવીને આપણને પ્રસાદી આપી જાય ચપ્તા આપે ને શું આપે નથી આપતા તો ખબર નહીં આપણું જેટલું અંદર સરખું છે ને એટલું બહાર જેટલું સરખું છે ને તે આપણને હેરાન કરતું જ નથી પણ એવા નિમિત્તો આપણને ભેગા થઈ જાય છે ને એ નિમિત્તો ભેગા થયેલા એ આપણને હેરાન કરે છે ને પણ એને કોણે ઇન્વાઇટ કર્યા એ આપણી પાસે કોણ લાવે છે ને અને શું કામ લાવે એ વાત છે એટલે જેટલું પણ છે કે બધા એવા નિમિત્તો આપણને ભેગા થાય અને એનો આપણને પ્રસાદ આપી જાય ત્યાં તમે હવે આમ નેચરલ લઈ લાવે સમજી માર જ ખાઈએ છીએ થોડા માર થી નથી સમજતા દાદા તો કીધું ને કે આ શરીર જ આપણને વજન લાગવું લાગે અમને એમથી નાની પુરુષ વજન લાગે કે પચાસ પાઉન્ડ ની બેગ અલાવ કરે છે ભેગા થઈને કશું ને કશું આપી જાય છે ને આપણને ગમે એવું આપણે ના ગમે એવું આપડે હોય તો જ આપણે ભેગા થાય આપડે ના હોય તો આપણે ભેગા ના થાય દાદા ભગવાન જય જય તો તમે <laughs> જેમને જરૂર પડે એ તો બહાર લાવો યુ મસ્ટી વિઝીબલ ટુ મી ખાલી ઉમા બેનરજી how nice it is to be in literally one in all these varied forms in all these varied forms that are relative in nature hmm? and though relative in nature with all the so vast plurality of relativity our vision is all around just in letter reality in all these relative varieties understand and we have to experience this unified field theory experience unified field theory experience આપડી દીકરી છે તે દીકરી છે કે તમે છો આપણી દીકરી છે તે દીકરી છે કે તમે છો અને નવા મહેમાન તમે જ ને લાગે હું ઉમા છું તે તો કે ને અને તમે કહેશો હું કિરિટ છું ચોતો નથી આપણે પણ વી હેવ ટુ લીવિટીમાં બેન સ્ટ ઓફ ધી સ્મોલ ઇન્પાઈટ ઓફ હેવિંગ સચ infinite powers <coughs> hmm? of knowing and experiencing himself in everybody let him master master so in this plural world our life is such દીકરીને કહો એની શોર્ટ and that them. Bridge. इतले? Plural इतले, Plural હું બ્રિજ છું અને મારી પેલી છે હું ને મારી પેલી જો રે એવું ક્લોર થયું ને તારે અનુભવ તો કરવો પડશે આવી કઈથી ગમે ત્યાંથી હશે પણ આફ્ટર ઓલ એ મારે બોલાયેલી નથી આવી પણ કઈક ડિસ્ટન્સ કોલ હતો કંઈક કોઈ જાતનું નથી હોતી પછી એને રિઝલ્ટ આઉટ થવા માટે પર્ટિક્યુલારિટીમાં આવવું પડે છે आभूपलेसी आणि आपलो प्रोजेक्शन ने आपले आभूपडे એટલે આવેच सो कयो आप्रो प्रोजेक्शन ओ એટલે આવે छे पण ए आपडी पाछे न आपडी के आपडी आगर आवे आपडी आगर आवे એટલે आपडी पाछाड आपेनु प्रोजेक्शन आवे पछि आवे पण आववा म कोन पेरु કુદરત છે એની પાસે ગપુ નથી બધું બઉ ઓર્ડરલી છે કુદરત આપણે હા અદ્વૈત ખરું પણ દ્વૈત જોડે જોડે દ્વૈતમાં દ્વૈત દ્વૈતમાં તુલગા આને તું રાજી છે ને આ ઈ બેચ છો તમે હા اس કે ઉસૈ દ્વૈત થયું ગદ્વૈત થયું દ્વૈત કે તે દ્વૈત એટલે આમ જોઈએ તને આમ કામ કે એટલે ગાડીની બક દ્વૈત ને પરવૈત યુ હવ ટુ યુ હવ ટુ એક્સપીરિયન્સ ઈટ સંસ્થા એટલી પાયાસ છે એમ કેવા માંગુ છું એટલી પાયાસ છે વ્યવહારથી નિશ્ચય થી રાજીમાં કેમ ના જીવી શકું વ્યવહાર થી તો જીવવા ના જ ને એ તું એમને વેગથી ના જીવવા દો એને એટલે સમજણસ્ટેન્ડેબલી નોટ મેક હર સી હર ઇન યુ બટપી આપણે પાછળ કુર્સી જોસાય ઉપર દાદરા ગયા કરવા માંગીએ છીએ કે અને આપણે આપણા ભેગા થઈ એક સમજી આટલા છીએ પણ જુદા જુદા કેમ છીએ એટલે વિતરતોની વિઝન આટલી બધી કરવું ને આપણે કશું આ રિલેટિવસ પડી ગયેલા હોય જુદું દેખાતું હોય તે પણ ધીમે ધીમે એ બધું ફોકસ થતાં થતાં સેન્ટ્રડ થતું જતું જાય નિમે નિમે સંતો થા એકદમ તો નહી થા એટલે આપણો ડિસલાઈક આપણામાં લાઈકિંગલી એક સેન્ટર રહેત ત્યારે આપણને મજા આવે આપણો લાઈકિંગ નોટ ડિસલાઈકિંગ બટ સંભાળાય પડે કઈ છે આપ Not by a difference, it is lagging. Hmm? By difference means we are not indifferent to it. We see it as lagging, isn't it? It will have relative account and relative accountability are key. They need to get well accounted for by us. by rule accountability in this already accounter book of majlis so already done it's already done really already and you have to be accountable there you have to be so when you your all must Natural way, coming, coming to natural way of living that you, account, you are accounted for malaysia or so, then you will go out for your accountability in Raji. And therefore with everybody, all, whoever you are. Not knowing that you may meet anybody, even then, you will feel, oh, how come, how nice, in this shape I am meeting me. Do you understand, Pari? in this shape, I am meeting me. Bija neem laa <laughs> ke meet sa i che. Taneem laa ke bija meet mene ta i che. Tanea ye uva expanse ta arva expanse ta hoj bija. Na na, italee, I am meeting me. Meeting me. Mare <laughs> <laughs> <laughs> am ne u fil nathin karo unge. He is meeting him. I am member. Italee, charity begins at home. You need not be charitable in a way that your charity gets lost. Do you understand? Or no? Mm. From center, vibrations sprout. And center, you mean center all the time. And vibrations take circular shapes mm. in every way. તોફાનમાં ફસયું ના જવું આવેન્ટ સેન્ટ્રલ પ્રોજેક્ટ સેન્ટ્રીફ્યુગલ કેસ્ટ સેન્ટ્રીપીટલ અંદર આવે સેન્ટ્રીપીટલ સેન્ટ્રીફ્યુગલ સેન્ટ્રીફ્યુગલ વોરટેક્સ રૂપ આપેલું આ થપ એટલે એટલે અને એમ આર જી આપણે અનુભવ કરવાનું એટલે ગુગ્યુલારિટીમાં થઈ બની છે આમ ધોત થા છે બરાઈ દાસે આ આપણે જ આપડો અનુભવ કરતા જઈએ એવું નહીં તમને અમે એમ જોઈએ આપડે ભાષા છે પરંતુ આ પ્લરા તકલીફ પડે છે આપણે જમા શું કામ સાંભળું એમકો એટલી બધી ડબલ મહેનત તો ખોટી માર એ વેસ્ટ મારું એનર્જી વેસ્ટ થાય સાંભળતો તો એને સાંભળવું પડે છે એનો મતલબ શું થાય પણ સાંભળતો હોય તો આપણે શું કરવું જોઈએ એને હબળ્યાને એને હબળવું છે એને હબળ તો આપણે જોવું જોઈએ એ સાંભળ સાંભળતાને જોવાનું એટલે શું હા એટલે કે આપલામાં શું બોજાયલો છે એટલે કે એ જાતે આવ્યો છે હા રાઈટ એ જોવાનું પણ એને હવે બધું જોયો તો ખરું કે છે આ છેતે છે બધું છે પણ ડોક્ટરો કહે કે તમને આમ તો તે એમ કહેવાય તો ઈએનટી સ્પેશિયાલિસ્ટ જ જલ્દી રાખવા બોલે છે આ છે ઈએનટી સ્પેશિયાલિસ્ટ આઈ આઈ સર આઈ આઈ બધું બધું એકલા આઈ છે એટલે એન્ટીમ ના ના એન્ટી વાળા કુ અબોવ ધ નોઝ હા નિયંતી વા હોય છે 1982 માં રસુનભાઈએ નેતુરલતાનેની મહેરબાની કો મે સિંગળો થી અમારે ત્યાં દાદાજીની કુતરામણી કરી કે ગણી જગ્યા પર અહીંયા જે জার্সি માં પા 20 માઈલ ફ્રોમ છે એટલે મોટર પર મોટર પર પછી તે વખતે કણબડા તમે એટલે સરનેમસો ઓર લાગે તમામે લઈ ગયા છો જરૂર જરૂર બોલો જોરપતભાઈ સત્સંગ ને સત્સંગ સભા હોય ને તે આપણે એટલે એમાં કોઈ શરમ કે આવું એવું હોય નહીં કોઈ જાતનું એવું બનવાનું કોઈને એમના લગત તો કેવું લાગશે મને નથી ગમે તેવું તો પૂછું દાદા એજ કેતા તમે તો પૂછો તમને ઉત્તમ ફાવશે કે નહીં આમને તેમને કેવી રીતે પૂછે તમે જોન છે મારું કામ સ્બદિત છે જે સેટરાટ થયા હોય એ બધું ગમે તો હોય તો એને સેટરાટ કરી નાખે સમજાતું અને પછી તમને પોતાને સમજાય કે હું કેવા માંગતો તો ડિસ વો મા ઇન્ટેન્ટ હું બોલું એ વખતે ઘણા આટલા બધા માણસો ન હતા કે મેં જે કંઈક રીતે સિક્કતા કર્યા આજુબાજુના લોકો હા હા લગભગ 40 50 માણસો જે uh, આપણે એ દાદા ને બધા પૂછીને તમે પૂછવો નહીં થ્રી ઇયર્સો પછી એમણે જવાબ આપ્યો નાટક બજાવી શુક્લાજી આમ કર્યું દલપતભાઈ આમ કર્યું આપણે આપડો તો કોઈ વાંક છે જ નહીં કારણ કે ભગવાન આપણે કહીને મોકલ્યા છે આ એ પ્રશ્ન હતો દલપત ભાઈએ પ્રશ્ન હતો તેનો જવાબ મેં લઈલા હતા ચાતાજી પાસેથી નોતો મળ્યો પણ ધીરુબેને આપ્યો તો એય તો બરોબર છે એટલે સમજુ છે આપને એ સમજુ છે સેકન્ડ થિંગ બિફોર યુ સે ધેટ કે ભાઈ નાલાજીયા મર્કે પદરામી થઈ એ જગ્યા સ્ટિલ અમારી પાસે મોટલ છે આજે 45 વર્ષ થાય આ જગ્યા રાખી મૂકી છે ફર્સ્ટ મોટલ ઇન ધ કેપલબાય નિયન 2045 વર્ષથી છે અચ્છા બરોબર તો ઈજે કે વી આર કન્સિડર એ પોઈન્ટ ઓમ એટલે તમારો પ્રશ્ન તેઓ કનેવો હતો કે આપણે પ્રોજેક્શન થી આવ્યા એ તો દાદા એ સમજાવેલું કે આપણે અધ્યાય છેત આપણો પ્રોજેક્શન ના રિઝલ્ટ સ્વરૂપે છે ઓર નિયર માઇન્ડ ફિઝિક બોડી ફિઝિક થી એ આપણો પ્રોજેક્શન ના પરિણામ સ્વરૂપે છે તબિયત એ બને તો કારણ કે તો કે એ ટ્રેક પર રહેશે આપણે જોવું એ હેપનિંગમાં એ આ એ છે એ જોવાનું જોવું નથી પોતાના હિતના માટે મારી વાત થોડી સમજાય દલપતભાઈના હિત માટે એમાં જોવાની જરૂર નથી પરંતુ આપનું ક્યાં પોઈન્ટ હતું કે મારે આ છે મારે જાણવું છે સમજવું છે તો આપણે વાત સમજી લઈએ આવું તો ઘણું બધું બન્યું છે ઘણું બધું સારા સારા વ્યક્તિઓ બધી દાદાને મળી છે પણ એ યોગ્ય યોગ જેમને દાદા પાસે બેસીને વાતો ખી લઈએ આપણે અને એમને ઘણી બધી આવી ગઈ સારી સારી સારી વ્યક્તિઓ બની શકે છે બને કારણ કે આ બધા હેપનિંગમાં એક એવું મોટું વિજ્ઞાન છે એ વિજ્ઞાન આખું ઓપોર્ચ્યુટિવ છે આપણા બધા જ માટે અને આખી હ્યુમન વર્લ્ડ માટે એ વિજ્ઞાનની અંડરસ્ટેન્ડિંગ ઇન પ્રિન્સિપલ તે આપણે જો દાદાનું જ્ઞાન ના હોય દાદાને મળ્યા ના હોય તો આપણે ઘણી ઘણી રીતે સમજીએ છીએ આપણે જોતા શીખ્યા કે આ શું છે ખરેખર હું દલપત છું દલપત છું એ તો આજે પરંતુ આ એક વિઝન મળી આપણને એ વિઝનને કારણે દરપત અને દરપત એમની નોખા પડ્યા નોખા પડી ગયા હવે નોખા પડ્યા પરંતુ આગળના બધા જ ચલાવવાના રિહર્સલના બધા જ એકોઝ આખા પડઘાઓ બધા છે ને જીવનના નાનું બાળપણથી આવ્યા દાદાને મળ્યા ત્યાં સુધીના અને ત્યાર પછી તમને રિયલાઇઝેશન થયું કે હું આ દલપતભાઈથી મુક્ત છૂટો હમ ભિંદ એવો હું આ છું પ્યોર છું શુદ્ધ આત્મા છું પરંતુ એ તમને રિયલાઇઝેશન થયું એ રિયલાઇઝેશન સ્ટેબિલાઇઝ થવા માટે પાછળથી જે થોડું નર્સિંગ મળવું જોઈએ ને તેમાં થોડુંક આપણે જોઈએ પસંદગી સમજાય છે નર્સિંગના થોડુંક કાચું મળ્યું છે અને દાદાએ અમેરિકા અને અમેરિકાના મહાત્માઓને ખૂબ જશ આપ્યો જશે એ રીતે એમને જોયું કે આ બધા ક્રીમ આવ્યા છે ભારતનો દેશ એવો છે કે એ તો બટ ફરનેસ છે મોટી લિવિંગ એન્ટિટીઝની ફરનેસ છે લિવિંગ એન્ટિટીઝમાં એટલે દાદાને શબ્દ મૂકવો પડ્યો કોઈકને કોઈ પૂછે કે ભારત આવું કેમ છે આમ છે તેમ છે ભાઈ તારે સમજવું સહેલું નથી તું ભારતીય છે તોય તારા માટે સહેલું નથી અને બહારના સમજવું શું કે ઇન્ડિયન ભઝલ છે ઇન્ડિયન ભઝલ શબ્દ વાપર્યો દાદાએ હવે તમારી વાત લઈએ અને આપણને એક સરખી લાવવું પડે આપણને બધાને રિયલાઈઝેશન થયું એ તો બધાને એક જ મજૂર છે પરંતુ આ વ્યવહારથી આપણો વ્યવહાર છે આપણો એને પણ દ્રષ્ટિ છે કે નહીં કોણ જાણે છે કોણ સમજે છે દ્રષ્ટિ છે એટલે ઇન્ટેલેક્ટ લાઈટને દ્રષ્ટિ સમજીએ છીએ એટલે ઇન ત્યારે ગાઈડેડ આપણું બધું જોઈએ ને વ્યવહાર દ્રષ્ટિ આપણે સમજીએ હકીકત જુદી દ્રષ્ટિ આખો છે તો કોઈ પણ આજે નાનું બચ્ચું સમજે બધા એટલે આખો દ્રષ્ટિ છે મુખ્ય દ્રષ્ટિ છે સમજી ગયો એટલે આ પછી વ્યવહાર દ્રષ્ટિથી હું ગણપતભાઈ છું વ્યવહાર દ્રષ્ટિથી અને નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું બે આજ્ઞા ધર્મ સ્વરૂપે એમની જોડે બેસી રક્ષ કરો નહીં એટલે પછી તમે ગમે તે હો હવે તમે આનું અભ્યાસ રાખજો અભ્યાસ રાખ્યા કરજો અને સાથે સાથે આ છે છતાં પણ દલપતભાઈ ખુદ રહ્યા ને જો જ રહ્યા છે એમાં કંઈ બદલાવ નથી આવ્યો સિવાય કે હું દરપતભાઈ છીએ હું નીકળી ગયા એમાંથી હું નીકળતાની સાથે દરપતભાઈને લાગે કે આ બધા વયુ મારા મારા માય માય માય પછી અહીંયાથી બહાર નીકળી બધું માય માય થાય એમાંથી મુક્ત કરાવ્યા પહેલા શરીરથી જ મુક્ત કરાવ્યા દરપતભાઈનું મન તો કે માય માઇન્ડ હતું હવે એ માય મુક્ત કરાવ્યું તમને છોડાવ્યા ત્યાંથી આ સાથે માય છોડાવી નાખ્યું બધું અને આઈને આની જગાએ સ્થાપિત કરી દીધો સેન્ટ્રલ કર્યું અને આ પેસે એટલે મૂળ જગાએ આઈ આવી ગયું અને દલપતભાઈનું આઈ જે હવે બાકી રહ્યું તે હવે દલપતભાઈનું આઈ છે તે પાસ્ટમાં રિહર્સલ મારું અને આ લાઈફની ઇન્કમ વાળું એ બધું જ રહ્યું તો એ બધું જ આપણે આપડો દલપતભાઈ નો આપડો આખો બાકી રહેલો ભાગ એ હવે આપણે કારણ કેવી જોઈએ એટલે જન્મ્યા દળપતભાઈ તરીકે એજ આપણે બોરોડ જન્મ્યા હતા આપણો હક નતો જન્મવાનો પણ પેલું પ્રોજેકશન થઈ ગયું કરે એટલે જન્મતા જન્મતાની સાથે જ આખા લાઈફનું લાઈફ લોંગનું બધું જ આખું એ લાયબિલિટી છે ને બધી સાથે જન્મ્યા એટલે લાયબિલિટી નીકળવી જોઈએ આખી તે આપણે એને ત્રીજી ચોથી આજ્ઞામાં મૂકી આપી હવે લાયબિલિટી આપણી ક્લિયર થવા માટે આપણે એ સારી થઈ શકે એટલે એમનો પોતાનો અનુભવ પોતાનો એટલો બધો વાસ્ટનેસ ઓફ ધી એક્સપિરિયન્સ જે એમને પોલિટીના બધી વાત કરી મેં તમને કે આખા ઓલ આપણને કોણ આ લાઈફમાં ગાઈડ કરે છે સંચાલન કરે છે હુ ઇઝ ઓપરેટિંગ એટલે સામાન્ય તો ભગવાન અને બધા ફિલોસોફરો થિંકરો કુદરત એનું કંઈક વાં કરે છે આઈન્સ્ટાઈન જેમાં આઈન્સ્ટાઈનને બોલવું પડ્યું બહુ પાછળ જ એટલે છેલ્લી એમની યુનિફાઈડ ફિલ્ડ થેરીમાં જયારે જવા ગયા પછી વુડ નોટ ગો છેવટે સમજાયું that science seems to be exceeding too far this science that he was pursuing and at the fag end of life chelli ane samjavyo ke manushya ne any limit thi bahar ni vatchay chhe manushya tema ene jevu ke ane reservoir pandit jat pat pade chhe tema ene kayo ne ke science ઉટ પ્રિન્સિપલ્સ છે ને એ લોકો પોતાને એમ ફોર સર્ટન નથી કહેતા કે અમે આમ જ છીએ કોઈ દેશ ના સાયન્ટિસ્ટ છીએ અમે વીઆર કેટલી the mystery behind the matter, so that we can find the mystery of life and life origination. Origination, that's it. Origination is the human being, <speaking> and everyone is the human being. There is one in this world, the origin of the human being is the human being. There is one in this world. So, human being, હ્યુમન ફોર્મમાં આવ્યા પછી તેમાં ભારતમાં જન્મેલો એટલે ઘણી વખત આપણને બધા થાય કે ઘડી ઘડી ભારત બારનું શું કારણ છે આ શું આટલી મોટી દુનિયા છે આપણે જોઈએ છીએ ભારતને આપણે જોઈએ છીએ અહીંયા જોઈએ છીએ ડિફરન્સ કેટલો જોઈએ છે આ બધું છે આપણને લાગે પણ આફ્ટર ભારત ઇઝ ભારત શું એની જેને આ હ્યુમન ફરનેસ હ્યુમન લાઈફના લિવિંગના ફરનેસમાંથી એને કંઈક એસ્કેપ જોઈએ પીસ જોઈએ અને છતાં હ્યુમન લાઈફ જીવી શકે એના માટે તો ભારત દેખાડું જોવું પડે છે બાજુ જોવું પડે છે અહીંયા આગળ એમની ફિલોસોફી બધું છે જ પણ એ બધી સુપરફિશિયલ છે આખી જ ઇટ રિલેસ ટુ ધી હ્યુમન લાઈફ સમજાયું ને એટલે આપણા અબ્દુલ કલામ છે પ્રેસિડેન્ટ અમને પાસ હોય થયા ને તો જોયું ગા પેપર સાધારણ ખ્યાલ આવ્યો મને બહુ બ્રિલિયન્ટ આટલા બધા સાયન્ટિસ્ટ આજે ઇન્ડિયાને એમને આખું આ મિસાઇલને બધું આપ્યુંનિયર તરીકે પરંતુ તેમની પાસે થોડીક જ બુક્સ હતી બહુ રાખતા જ એમાં મેં જોયું કે મેન અનનો એ પુસ્તક હતું એક કિરીટભાઈ અને પછી એકદમ મને સ્ટ્રાય તો આ તો મારે એલડી એન્જિનિયરિંગમાં સેકન્ડ ઇયરમાં કાત્રક નામના ઇલેક્ટ્રિકલ પ્રોફેસર હતા કહે કે તમે આ બધું ભણો છો ખરા પણ જોડે જોડે આટલી ચોપડીએ જોજો તમે એન્જિનિયરનો પ્રોફેસર પ્રોફેસર ક્લાસ ઇલેક્ટ્રિસિટીના કે એમ મેન્દી એમ નું કલતો તાર મનસ્ટ્રાઈક તો પુસ્તક પછી આ સાહેબને કી આપણે તપાસ કરીએ તો બાસ નોબલ બગાયા પછી એને જોયું બધું એનું આયુત પેલા ઉપસ્થિત નહી એ હેવેલેબલ નથી હવે ઓનલાઈન કે શું કર્યું ઓનલાઈન મે ઓનલાઈન માં ઓકે તું ઓનલાઈન સે લઈ લેજો તમે ત્યાં સાહેબને કી જો સુ ઓનલાઈન છે જો તો ખરા બી જોયું કે એજ પુસ્તક સેવન્ટી ફાઈવ યર્સ વાળુંબલ છે તપાસ કરવા નીકળ્યું છે સાહેબ ઓફ ઇન્ફાઈનાઇટ એનર્જી ઇન એબોસ્ટલ ઇનએઝોસ્ટેબલ આવે છે ફાઉન્ટન હેડ આ નહીં તો આ બોડી જ નહીં બોડીની એનર્જી આવી એ આપણું આ બોરડ આસ્પેક્ટ છે તે આ ટાઈમ્સમાં આ બહુ કોમ્પ્લેક્સ અને મિસ્ટિરિયસ બધી ફેક્ટ્સ છે બધી તે દાદાએ બહુ જ સિમ્પલ વર્ડમાં તે ઓપનઆઉટ કરી છે એ સમજવાની બહુ મજા આવે એવી છે આપણા દિવસ અને રાત એ બધું જાય છે ખરું પણ કિરીટભાઈ પ્લીઝ કમઆઉટ can help us na tamam ye to kaise tum jaano hum ho jaoge wo mein kay gaya abre kahi abhi chabal nahi bas bada padima bachche chabal hain દરબંદર સમજા ને ફોર્ટી ફાઈવ ઇયર્સ બરાબર છે આપણી મોટલ જૂની પરંતુ આપણે જે પ્રશ્ન કર્યો કે આ પ્રોજેકશન હતા એનું રિઝલ્ટ છે ને આપણે ડ્રામેટિક છે ડ્રામા છે અને આમ તો શેક્સપિયરે કહ્યું છે અને બધા વિચારો કોઈ બોલે છે ડ્રામાના પરંતુ આપણે આપણા એન્સે જઈને એમને રિસ્પેક્ટ એવું નથી કરતા તમે અમારા એન્સેસ્ટર છો મજા કરી લઈએ છીએ એમ જોડે મજા કરી લઈએ છીએ એટલે આ માણસ છે ને વર્ટિકલ થવું તો બહુ ટાઈમ લાગે છે ઇમ્પોર્ટન્સ ઓફ બિંગ એવું હતું એક ચાઇનીઝ પુસ્તક જોવા મળેલું એમાં એ બહુ ફિલોસોફર બહુ જાત જાત તો ગણિતમાં ચાઇનીઝનો કન્ફ્યુઝ કહે છે ઇસ્લામ કર્યું આમ કર્યું તેમ કર્યું પછી પગાન પગાન ફિલોસોફી જોઈએ બધું ઘણું બધું કર્યું એમાંથી એને બહુ એકદમ બહુ ઓબ્ઝર્વેશન કર્યું હતું આ ઝુઅલોજીમાં તે આને એને દાખલાઓ કર્યા પછી આ સ્પાઇન હોરિજન્ટલ હોય છે ને એને વર્ટિકલ થવામાં એને ઘણા બધા ટ્રાન્સફોર્મેશન્સ થાય છે ત્યાર પછી આ હોમોસેપાન માણસ કહીએ આપણે હું ને ડૉક્ટર સાહેબ હ એમાંથી આ બધા પછી એને કેટલી ટર્મિનોલોજી વાપરી છતાં બધા બધી સાચી પણ આ એમને એમની ઇન્ફ્લુરન્સની છે બધા ઇન્ફ્રન્સનું સાયન્સ અને એમાંથી આવ્યા છે એટલે આખું કેવું ડેવલપમેન્ટ થયું ને થયું એના પરથી આવ્યું પણ આપણે એ વાત કરીએ છીએ ફૂલ ડેવલપમેન્ટની અને આપણને મળ્યું છે ફૂલ ડેવલપમેન્ટ એટલે બધા મોટું એવું નહીં પરંતુ એ ફૂલ ડેવલપમેન્ટને એની અન્ડરસ્ટેન્ડિંગ મળીને આપણે રિયલાઇઝેશન થઈએ એટલા માટે કે હવે હું દલપતભાઈ છું તો દલપતભાઈ હું મારું જે ગ્રો થઈ ગયું હતું એ આખું ડિમિનિશિંગ ફોર્મમાં આવી જાય સમજે એટલે એના ડિમિનિશિંગ રિટર્ન્સ મને મળે કેવા ટર્મ છે વાળા બધા વાળા છે અમારા એન્જિનિયર સાહેબ જાણતા શુક્લાજી ડિમિનિશિંગ રિટર્ન્સ આવતું હતું સમજે એટલે લઘુતા હું દિવતું થતો જાય કે દલપતભાઈ બહાર બધું જોતા હતા ને તે દલપતભાઈ પછી અંદર જોવાનું અંદર ની વાળ્યું એટલે હવે અંદર જોવા લાગ્યું થઈ ગઈ એટલે દરપતભાઈ જે બહાર હતા ને આટલી આંખો કામ કરે કાન કામ કરે બધું કરે અને કેવી રીતે કોણ એ કયા કારણથી કરતું હતું અંદર એવું શરીરમાં કયું છે મિકેનિઝમ કે થતું એને આ થિયોફિયન્સ ઇથેરિયલ ફ્લો કહે છે હકીકતમાં આપણે ગુજરાતીને આપણી ભાષામાં કહીએ તો એને વૃત્તિ કે છે વૃત્તિ વૃત્તિ આનું કોઈ ટેન્ડન્સી કહે એ બધું ઇંગ્લિશમાં પણ આ વૃત્તિના એક્ઝેક્ટ શબ્દ ના મળે તમને પણ કહી શકો એમને એટીનલ ટેન્ડન્સીઝ આ બધું કહી શકો અને વૃત્તિ છે એ વૃત્તિ આખી આ શરીરની જોડે છે ઇટ્સ એ ફ્લો ઇટ ઇઝ એ ફ્લો એન્ડ ધેટ ઇઝ ઓલ્સો મોલિક્યુલર મટીરિયલ ફ્લો સમજાયું ને પરંતુ આપણે અહીંયાનું સ્થાન છે ફિઝિકલ બોડીમાં સમજાયું એટલે પરંતુ એ એવું છે કે ડૉક્ટર્સ એમની ભાષામાં જે કરવા જાય છે આ ન્યુરોલોજીસ્ટને બધા એ જુદી વસ્તુ છે પણ આ વૃત્તિ કોઈ કશું ના કરી શકે વૃત્તિ એ ફ્લો છે આખો એટલે ફ્લો અહીંથી આ મોલ્યુક્યુલર છે એ ફ્લો આખો ફ્લો તરીકે મટિરિયલ છે છતાં પણ મટીરિયલ ફ્લો છે પણ નો કેન ફાઇન્ડ આઉટ એન્ડ રીચ ઇટ એટલે બોડીમાં પણ આખો ફ્લો થયા કરે છે એનું લોકેશન એ તો અહીંયા થાય છે આપણને અહીંથી એટલે ક્રિશ્ચનિટી છે કે તમે ભારત જાઓ કે ગમે ત્યાં જાઓ તો તમે લોકોનો વિશ્વાસ અંદા કરશો ક્રિશ્ચાનીટીને ક્રિશ્ચિયાનિટીઓ રાખવા માટે ખાસ કહેવામાં આવે બધાને કે જે કન્વર્ટ કર્યા એવા લોકોને કે એમને પાસે પોતામાં રાખવા માટે કે માઇન્ડ યુ ત્યાં જશો નહીં ત્યાંનો કોઈ સેન્ટ આવે કે કોઈ કશું કરશ જોશો જ નહીં કે એ લોકોને બોચીને આંખો હોય છે કે સંયુક્ત એવું એ લોકોને કહેવામાં આવે છે એટલે કે એ લોકો ભળકીને પછી પણ ભાગી જાય ત્યાં કાન જોસ કરીને નાઇજીરિયામાં જગ્યા છે હિલ સ્ટેશન ત્યાં ગયો હતો ક્રિશ્ચિયાનીટી ઇસ્લામ બે જ પક્ષ છે મોટા મોટા ક્રિશ્ચિયાની એકજનો એનો ડ્રાઈવર હતો જેમને ત્યાં ગયો હતો એ ક્રિશ્ચિયન હતો એટલે બધું એને મને સમજાયું અમે ક્રિશ્ચિનિટી મારી જરાય નાખવાય ના કરે કશું ના કરે એમને ખાસ શીખવાડવામાં આવી શકે છે એટલે એ ચિત્ત વૃત્તિનો સ્ત્રો શરીરમાં અને બહાર બધે ફરી શકે છે એટલે આંખો જે જુએ છે એની પાસે વૃત્તિ બધું બહુ છે વૃત્તિ વસ્તુ બહુ સમજવા જેવી છે એ વૃત્તિએ કરીને આપણને આવું થાય છે આંખો જુએ છે તેનું આંખોનું ખુશ જીવવાનું ફંક્શન કરે છે એમાં હું ક્યાં કેવી રીતે કરી બધું વાત થઈ શકું કારણ ફંક્શન કરે છે હું કેવી બધા જ આપણા છે સેન્સીસ એ ફંક્શનલ પાર્ટ્સમાં આપણું ઇન્ટરફિયરન્સ રહ્યા કરે છે એ વૃત્તિને કારણે હવે આગળ પ્રોજેકશન થાય તો પ્રોજેકશન ખાલી તૈયાર કરે છે શું એ ફેઝાઉટ થવા માંડે છે એ ફેઝ આઉટ થવા એટલે પછી આપણે દાદાએ એમનો આખો અનુભવ કે અમે જોયું છે આખું દિવસ ફરી વળ્યા છીએ એવરી પરમાણુ મોલિક્યુલ મોલિક્યુલ બધું જોઈ વર્યા છીએ કે કોણ છે આ કરનાર કોણ છે કોણ પછી એમને સમજ બહુ આ તો સમર છે તો એ પણ સમજવ્યું એમને કે પાવર કયો પાવર આપણો પ્રોજેક્ટેડ પાવર એવો આ પ્રોજેક્ટેડ પાવર હોય તે પ્રોજેકશન થાય એનું એ પ્રોજેકશન થાય તે ક્યાંક કંઈનો સોર્સ તો જોઈએ આટલી બધી ઇલેક્ટ્રિસિટી મળે છે તો એમાં કોઈ સોર્સથી મળે છે ને આપણને સોર્સ વગર મળે છે એટમિક પાવર કહો સોર્સ વગર મળે છે એ ક્યાંથી ક્યાં ક્યાંથી કિરીડ બી આવીએ એટમિક પાવર મેટરના પાર્ટિકલમાંથી એટલે દાદા એક સિદ્ધાંત માટે બહુ બહુ સુંદર કર્યું કે કોઈ પણ વસ્તુને એને માઇન્યુટે સટલેસ્ટ ફોમમાં લઈ જાઓ તો એમાં પાવર એનર્જી છે અને એમાંથી આ સાયન્ટિસ્ટો એ મેટરમાં જતા જતાં પાર્ટિકલ ફિઝિક્સની અંદર ઉતરતા ઉતરતા આ વસ્તુ થઈ ગઈ એમને એવું નતું કે આમ નીકળે એવું કહ્યું એમની તો ખાલી છે એમનો ઉપયોગ કરી નાખે આજે વર્લ્ડ માં એવું જ થયું છે આજ થયું છે બીજું બાળકને એવું ખબર નથી હું અમારે જે થવું મારા હાથમાં આવ્યું ને રમણ આ તો એટલે આપણે હવે જેટલા મોટા થયા એટલા નાના થવું પડે શરીર તો ના થઈ શકીએ કેવી રીતે થવાય કોણ વ્યવહારમાં બોલાય તોડું ઓછું હે તું ગુરુ છું તારો શિષ્ય છું બોલાયું છું પણ જીવવું તો ઘર જીવવું તો પડે ને એવું દિલથી દિલથી એટલે એનું શરૂઆત ક્યાં થાય ચેરિટી બિગીન સેટ હોય એટલે ઘરમાં આપણે આપણે કોઈની ગુરુની સ્થાપના કરીએ તો પછી દિલથી તો કરી શકું હું દિલથી કરું મને ક્યાં રોકવા આપવાનો એમને કરવું તો એ કરે પછી હું ક્યાં રોકવાનું અને પછી આપણને બીજા એક્સપિરિયન્સ થાય છે પછી આપણને નડથી નડતું એટલે દાદાએ કહ્યું આ કે વ્યવસ્થિત શક્તિ જે કરનારી આ ઓપરેટિવ પાવર છે ને બધું વર્લ્ડનો એ પાવર છે અને પાવર ઓન ઇટ્સ ઓન નથી ઓન ઇટ સોન નથી દાદા બહુ સુંદર વાક્ય છે સ્થૂળ સંયોગો એટલે બોય આખું બધું સૂક્ષ્મ સંયોગો એટલે માઇન્ડ અને સટલેસ આપતી હોય અને વાણી આ ત્રણ બેઝિક સમજિ થી પણ સમજાય છે પણ પરાધિન છે એવું કોઈ નથી બોલ્યું શું કહ્યું પરાધીન શબ્દ એ પણ પરથી આવેલો છે પર આધીન બેનો બને છે એટલે એવું કઈ પર હોવું ઘટે પછી અને આપણે ગોડના પર કોઈ કહેતું નથી આ છે જૂથ શક્તિ વ્યવસ્થિત શક્તિ છે શક્તિ વગર કોઈ પણ એક્ટિવિટીનું સંચાલન પોસિબલ છે શક્તિ એટલે પાવર દેટ ઇઝ એટલે આપણે જ આપણે પોતે બોરોડ શક્તિથી આપણે રિહર્સ થઈ અને આપણે આપણા માટે કે ભરા પડ્યા ખાલી થઈ જવા માટે કોઈ પણ વસ્તુ અંદર ભરાય એટલે ખાલી થાય નહીં તો બધું ગંદા ઉઠે બધું બધું કલાસ થઈ જાય આજે એટેમિક વેસ્ટ માટે પણ તમે જોવો છો કે અહીંયા અમેરિકા બધી કાલે છે કે નહીં એટેમિક વેસ્ટ એને રિસાયકલ કરાતો નથી કરે છે આજે ન્યુક્લિયર વેસ્ટ કે છે એને રિસાયકલ કરે છે આજે પણ એવું સાંભળ્યું છે કે આ લોકોને ડિસ્પોઝ કરવા પણ જગ્યા નથી મળતી દરિયો ખરી કાઢે છે પણ તે ઇટ ઇઝ અ પ્રોબ્લેમ નહીં એવું આપણું છે આપણું બધું ઇટ ની એટલે માઇન્ડ સ્પીચ અને બોડી જે આગળ રિહર્સલ ચાર્જ સો રૂપિયા થયા હતા અને ચાર્જ સો રૂપિયા પાવર જે સિસ્ટમમાં ગયો એ સિસ્ટમમાંથી જ આપણો ચાર્જ પાવર આપણને ડિસ્ચાર્જ કરાવડાવે છે એટલે કે આનું ઓપરેશનથી આપણા શરીરનું બધું સંચાલન ચાલ્યા કરે છે અને ડિસ્ચાર્જ પાવર કરતા છે આજે આખા વર્લ્ડમાં માણસ પાસે સત્તા આવી આ પગ ને બધું આવ્યું એટલે કરવાની સત્તા આવી એટલે કે એ કરવાની બોલવાથી નથી પણ એને ઓટોમેટિકલી થયા જ કરે છે ને તો બોલાતું બોલાતું નથી મગર બોલે પણ કરે જ છે ને તો એ આખી ડુઅર શીટનું આપણું બધું ફેઝ આઉટ થઈ જવા માટે આપણને એમની આગને એમનું ફાસ્ટનેસ ઓફિઝ એક્સપિરિયન્સ આપણે હાથમાં દીધો હકીકતમાં હું તો તે સુધી કહીશ કે એમને એમનું આખું સ્વરૂપ ફોર્મ અને એ જારે એમ પટેલ સ્વરૂપે હતા એમનું શીર આપણા ખોરામાં મૂક્યું છે હવે એ તો એટલા બધું કહ્યું નથી કે લોકો ગભરાઈ જાય કે તારા ખોરામાં મારું માથું મૂક્યું છે એટલે એનો દુરુપયોગ ના કરીશું હવે આત્મવાયુ માથું તો આપણે આપણે આમ ગમે તેને કરો દુરુપયોગ ના કરી શકે છે આ વ્યવસ્થિત એટલે મારો અનુભવ તારી પાસે આવું છું કારણ કે તારે રિયલાઇઝ થયું છે તો રિયલાઇઝ તો આ અનુભવ લક્ષ્મો રાખીને તું આપ બિલ ખાલી થાય છે ને એને ખાલી થવા દેજે એવી રીતે લેજો તમે દલપતભાઈ જીવી રહ્યા છે એ દલપતભાઈને આપણે જીવવાના હોય જે જીવી રહ્યા હોય એમાં જીવવાના હોય એટલા માટે આજે આપણને જીવતા કર્યા કેવા જીવતા કર્યા કે શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરીને રિયલાઇઝેશનથી જે ક્યારે પણ ના મરે એવા પોતાના શક્તિના સ્ત્રોત સાથે બધા જેનો પ્રાઇમરી ટુ સોર્સ છે આખો પ્રાઇમરી કે ભાઈ નોઈંગ પાવર એન્ડ બ્યુઇંગ પાવર પરસેપ્શન પાવર વિઝન પાવર આ બે જોવાની જાણવાની બે બેઝિક પ્રમુખ શક્તિ અનંત ઇન્ફાઇનાઇટ અને એ જે આપણે ઇન્ફાઇનાઇટ બ્લીસફુલ છે આપણું સ્ટેટ જે ટોટલી લિબરેટેડ સોર્સનું છે છતાંય આપણે એનાથી અજાણ છીએ એટલે એ ટેસ્ટ ચખાડ્યું હવે તમે એ તમારી રીતે આ જીવન દરપતભાઈને જીવવાનું આજ્ઞા ધર્મથી અને આપણી સિદ્ધાર્થના વિજનથી એટલે આપણે જાગૃતિ એ કરીને એટલું જાગૃત તો રહેવું જશે ને એટલે દરપતભાઈનું આ બધું ચાલ્યા કરે બધો વ્યવહાર આ તે ઘરમાં રહીને પણ एट व्यवस्थित शक्ति करता है फाइलो संभव निकाल करने शब्द डुवर्ण के संभव शब्द मूको संभाव बोली अंदर ऐसी समझवे कि भाई निकालो तो समझी लीजिए निकाल संभाव निकाल सकते संभाव, संभाव, संभाव, न... संभाव, संभाव के शक्य है अपनी पास शुद्धात्मा विजन दस्टि न हो ना એ રિયલાઇઝ થઈ ગયું છે સમજાયું અને એ રિયલાઇઝેશન આપણે સ્ટેબિલાઇઝ કરીને આપણે પોતા જ હિતને માટે આપણે એને સ્ટેબિલાઇઝ થવા દેવું જોઈએ આપણા જ વ્યવહાર અને આપણો વ્યવહાર જે આવ્યો છે આગળનું પ્રોજેક્ટેડ એ તો રિઅલિટીવાળો આવ્યો છે એટલે આપણને રહેવા તો દે ત્યાં આગળ જાગૃતિ અને એનો પુરુષાર્થ આવ્યો પુરુષાર્થ સાથે આવ્યો કે આપણે છીએ હું શુદ્ધ આત્મા છું એ શુદ્ધાત્મા એ પુરુષ છે અને દરપતભાઈ એ પ્રકૃતિ છે એટલે પ્રકૃતિના ગુણો અને પુરુષના ગુણો બે જોડે ને જોડે છે આજ સુધી ક્યારેય પણ પ્રકૃતિનો એક પણ ગુણ પુરુષમાં બેઠો નથી અને પુરુષનો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી આ બે નોખા છે નોખા કરી દીધા એટલે પુરુષાર્થ સ્થિતિમાં આવ્યા બહાર પુરુષાર્થની વાત થાય છે એ ખોટી નથી પરંતુ એ પુરુષાર્થથી આગળ વધવા જાય છે પ્રગતિ કરવા એનું રિફોર્મેશન થયા કરે અને એ અપલીફ્ટ થાય ફ્રોમ ધી નેગેટિવિટીસ સમજો અપલીફ થયા કરે એ જુદું છે પુરુષાર્થ આંખો સમજે પણ જોડે જોડે પાછું કહે છે કે દેશી ને ફેટ ને પાવર બધું બધું જ છે જોડે શું એ બે પ્રખર જુદા પડી જાય છે અને બે બાજુ રહી અને એ મથા કરે છે ખોટા સમજાવ્યું એટલે એની પાસે એટલી બધી સમજની ના સમજતા છે એમાં શું પ્રશ્ન કર્યો હતો આપણે દાદા कारण शू के नाटक बज आपने और अत्यार स्वरूप ना वक्त अत्य नाटक में आया रिजल्ट तरीके आ पजल थे आपने समझ नौ एक ना एक बे सिक्काजू है परंतु हम आ बाजू आई नाटक बाजू आई रिहर्सल बाजूती कोजल इफेक्ट क એટલે આ મિસ્ટ્રી સમજાવી બહુ મુશ્કેલ છે એટલે લોકો આજે પઝલ થાય છે ને કે આ શું છે બધું જગત શું છે મિસ્ટ્રી શું છે એટલે આપણે આપણે જ આપણા છીએ તે નથી એટલે આ સાયન્સ આખું વિજ્ઞાન આપણને સમજાવે છે અને આપણી સમજની વિકાસ થતી જ આપણે બધા વિકાસ થઈ આવીએ છીએ આમાં ભલે સમજ વિકસી ન પણ બધાને વિઝન તો એક જ છે નિલેટરલ છે કે આપણે બધામાં સમજાયું ને એના માટે આ શાંતિથી બેઠા છીએ આપણે મજાથી આજે સત્સંગ લૌકિક હોય ને જોવા નથી મળતું કારણ કે એમની પાસે વિઝન છે આપણને સમજવાનું આપણે પુરુષાર્થ છે દરેક હું જે સમજે આપણા શૈલેષભાઈ જે સમજાયું તે એકબીજાનો આપણે અરસ પરસ આપણે લાભ લઈ લઈએ છીએ આપણે શું અનુભવનો સાનો અનુભવનો એવી રીતે વાત થાય છે સત્સંગનું કારણ છે બધું એટલે ઓરિજિનલ પાવર તો શુદ્ધાત્મા છે ઇનફાઇનાઇટ ઇન્ફાઇનાઇટલી ઇન્ફાઇનાઇટ પાવર સોર્સ ઇનએક્ઝોસ્ટિબલ કોણ છે ઇનએક્ઝોસ્ટિબલ અને તો જ આ બધો બોરોડ પાવર છે આખું આખો બધો બોરડ છે એટલા માટે અમે તો કહીએ કે આપણે આ જન્મ આપણો ઉધારનો જન્મ છે આપણી ઉધારી કમાણી કમાણી કરી ને તે ઉધારીનો આ જન્મ છે એટલે પૈસા કમાઈએ બધું કરીએ પરંતુ ધંધો તો ખોટનો જ કરવો જોઈએ પણ લોકો કહે ખોટનો ધંધો કોઈ કરતો હશે ખોટનો ધંધા તો મેં એક ભાઈએ જૈન છોકરાને કહ્યું યંગ હતો વિચારો જૈન એટલે પાક્કા જૈન મેં કહું મને એમ સમજાય છે તમે જઈને મહાવીર ભગવાન મને ખબર નથી વાંચ્યું નથી અમે તો કૃષ્ણના ભક્ત વૈષ્ણવ કહેવાય તો મને એમ સમજાય છે મહાવીર ભગવાન મને એવું સમજાય મને કેવી તું કે તો હું સમજાવું તમે કેવી રીતે કહી શકો ભગવાનને માટે मैं कू भगवान ने बराबर है तो है महावीर महािर चौक्स परंतु बिजनेस एट मैंने समझा कि राजस्थानी भाई छोकरो तो वर्ष मैं कहूँ मीर भगवान ने घाटा का बिजनेस किया घाटा का बिजनेस घाटा का बिजनेस होता है બિનેસ મે મુનાફા લે સબ લગ તો હા લેકિન માયુર ભગવાન સમજ મે આ ગયે કે જો મેં મુનાફા ક્યા હતા સબ ઘટક તબી મેુદ્ધાત્મા હું મેં ઓરિજિનાલિટીમાં આ જ સાડા બારા સાર બટલેસ્ટ લેવલ ઓફ માઇન્ડ સટલેસ્ટ લેવલ એવરી ઓફ ધ માઇન્ડ એટલે આપણે મિસ્ટેક ના ફોર્મમાં લઈએ એવરી જે મને ડ્યુઆલિટીથી આમ આમ કરાવે છે એમને જોઈ એ જોઈ એટલે જોતાં જોતાં જોઈ સ્ટે થઈ પાસ હવે થઈ એમાંથી પછી જોઈ સ્ટે થઈ પાસ થઈ ગઈ બધું ફાસ્ટ થઈ ગયું તે લાસ્ટ મિસ્ટેક એમને જોવાઈ નીકળી ગઈ અને તે જ વખતે મિસ્ટેક જોવાય નીકળે અને જ્ઞાન ખુલ્લું થઈ જાય આ બે સાયમ થઈ ગયા સાહેબ समझी लगे समय अपना परिणामों जो कि आप बीजा जोड़े व्यवहार में रही है तो आप लीधे बीजा में रिवर्स परिणाम उभा ना जन विषम कहते हैं હિષા માટે કોઈને પણ દુઃખ જ પહોંચાડે તો દરેક આપણને પોતાનું દુઃખ પહોંચાડે એટલે બહાર પ્રોજેક્ટ થાય છે તો એને જાય છે વાયબ્રેશન્સ આ રીતે તો જ હું આત્મા છું તે આપણો એકાઉન્ટ એટલે કે શુદ્ધાત્માનું નો નોઈંગ પાવર્સ ને વિવિંગ પાવર્સ ઓપન થયા છે એ આખા ઇન્ક્રીઝ થતા જાય વધતા જાય એના ઉપરનો બધો જ ભાર હલ્કો ઓબસ્ટેકલ્સ કવરિંગ્સ બધા ઓછામાં થતા જાય તેમ તેમ ખુલતો જતો જાય વાદળ અછા પાત્ર થતા જાય તેમ વધારે પ્રકાશ આવે એવું ચાલ્યા જ કરે એ પ્રોસેસ છે આગનો પણ કળિયુગમાં આગના ધર્મ ત્યાં આપણે જઈ શકીએ છીએ કે આપણે આ શુદ્ધાર્થના વિઝનથી પ્યોર સોલના વિઝનથી આપણે સ્ટેબિલિટી આપણી લાઈફમાં કરી શકીએ છીએ એનાથી આજે આ કાળમાં પ્રોસેસને એટલે સમજે સમજી લઈએ છીએ આપણે એટલે હવે આજ્ઞાધર્મ આપણે આ વિઝન સાથે આપણા મન વચન ગયાને સમજ સમજ કરવાનું છતાં બાર બધા વ્યવહારમાં રહેવાનું એ બહારનો વ્યવહારનો ભાગ છે એ છે એમાં તો રહેવું જ પડશે પણ રહેવું પડશે એ રીતે કે એ રિયલ છે એ રીતે નહીં પણ રિયલ લાઈફ છે એવી રીતે આપણે જીવવું પડશે નહીં તો કોઈને જે જરાક ખબર પડે તો આવી બને આપણને કઈ જાતના તો શું થાય ઘરમાં રહશેને શું કે એટલે નાટક કહ્યું નાટક રિયલ હોઈ શકે જ નહીં પણ રિયલ લાઈફ જો નહીં કરે તો કોઈ એક્ટર એક્ટ્રેસે એની કોઈ કિંમત એ ના પૂછે જોજો તમે જેટલા પ્રખ્યાત થાય છે આમ છે બધા સાહેબ ખરું નહીં બાગમાનની સ્ટોરી છે બધા ખુશી જાય જોવા શું તો થાય છે એટલે આપણા બગીચાના આપણે બાગા આપીશું આ બધો બગીચો અને ઘરે બગીચો જ છે દાદા કહ્યું બગીચો પણ આપડા જૂના જમા ઘડીઓ તું મારો જેવો થાય મારા જેવો થાય મારા જેવો બધું કહે છોકરા છોકરીઓ બધા કરે દાદા પછી કહેશે જેમ વખત બદલ્યો બદલાવ આ શું કરી રહ્યા છો ઘરમાં છોકરાઓ છે જાત જાતના બધા કુદરતના ફ્લાવર્સ છે બધા એમને બ્લૂમ થવા દો બ્લૂમ થવા દો તો સરસ લાગશે આપણને પણ એક જ જાતનો ફ્લાવર વાળું બધું હોય તો બગીચો કહેવાય ગાર્ડન કહી શકાશે નહીં થાય આટલી એક સરસ સમજ આપી દાદા એટલે સનાતન શું હું સ્વીટ હું ખાતે ઇંગ્લિશ થઈ ગઈ ચોપડી એ મંગાવી લેજો વસંભાઈ સાહેબ સેન્ટરમાં મોકલી આપો હોમ સ્વીટો ના પણ એમાં શું છે એમેઝોનમાં છે અને બારબોઆ પ્રેસના એ લોકોનામાં ઓનલાઈનમાં મૂકાય છે એ લોકોને કિંમત મૂકી છે કે પંદર ડોલર પહેલાં જ કરી પછી પંદર રાખી અને આપણા તરફથી જો બધાને ઈચ્છા થાય ને મંગાવે ને આપણે આપણા પ્રેસિડન્ટ અને બધાને સેન્ટરમાં મોકલી આપે તો ત્રણ ડોલરમાં આપે એ લોકો એવું એ લોકોની જોડે સમજૂતી છે આપણી બોલો ત્રણ કે પાંચ મને ખબર નથી પણ હવે આપણે એટલું હલવું તો જોઈશે એ તો કરવું પડે શૈલેષભાઈ હોય આ કવિરાજ આયા દરપત નહી દાદા કોઈને કોઈની પાસે ગયા નથી અને કોઈ દાદા પાસે આવ્યું નથી પોતાની રીતે પોતાની રીતે એટલે પોતાની ઘર જે પોતાની ઘર જે ગરજ હોય તો હું જવું ને તમારી પાસે ગરજ વગર આવું તમારી પાસે હાલ કેવું લૂટે પણ એવું નહીં આવ્યું કોઈ કુદરતી બન્યું આ તો બિલકુલ કુદરતી બન્યું છે નજીક હોય દૂર હોય કોઈને લાગે કુ નજીક લાગે પણ વસ્તી બોજલી બોજલીની વસ્તુ છે વી કન્સિડર વી આર વેરી ફોર્ચ્યુનેટ વીરી વીરી ઈચ વન ઓફ us ધ રેક પોટેનશીલ છે જો બધાને અનુભવ થાય સ્વાદ છે કોઈને હું નજીક છું દૂર સવાલ જ ઉભો થતો જંતપી સાહેબ થાય ને જયંતભાઈ સોરી ને યુ વિલ ફાઇન્ડ મી ને યુ વિલ ફાઇન્ડ મી નેસેસરીલી યુ અન્ડરસ્ટેન્ડ વોટ આ હેવ બીન ટુ સે અચ્છા હવે પત ચલાવ હેનામે બીજો કોઈ વિકલ્પ ના હોસારે બઉ મોટો છે વિચારે કરીને કોઈ કરે તો કેવા જ્ઞાન ખુલ્લું કરી શકે છે એટલું બધું એમાં બળ છે ખાલી વિચારે તો જેને રિયલાઇઝેશન તો એની વાત શું થાય એડજસ્ટમેન્ટ દરપ્દ નહીં એટલે ઇચ એવરી મેટર જેને સટલેસ બહુ જ સમજાના એવી હોય એમાં પણ જો એડજસ્ટમેન્ટ ફેક્ટર આપણે એડજસ્ટ થઈ ને તો બહુ ઇઝી થઈ જાય પછી આપણને એનીથીંગ ખ્યાલ આવે નાવ છે બધા હાથે એક જ વિઝનવાળા છે ને એક જ બેઠા જાય પણ પેલી પ્રેક્ટિસ પડી ગયું સારું સાઈડી કરવું ચલાવવાની અને બાય ચાન્સ એના બધા સાયડી જ હોય હર બધા વાહનમાં જતા અને ખૂણા બેઠો બેઠો ટેવ પડી ગયેલી આવું છે આ બધું હમ ચાલો ચાલવા કશું કેવાય નઈ ભાઈ આ તો સાધનો લઈ ને જા સંપૂર્ણ શિયો ચાલે કપડા હા આવી ગયા કરું છું શરીરમાં જે ઇનબિલ્ટ સ્ટ્રકચરલી લાવ્યા છીએ બુદ્ધિના વલણો બધા હોય છે એ આવી ગમે તેવી આ કારની ડ્યુઆરિટી છે એ ગમે તે ડ્યુઆરિટીથી આપણને એની અસરો આપણને પહોંચાડ વગર રહે ખરી એ ના રહે છતાં આપણે એનાથી અસરથી મુક્ત થઈ જઈએ એ આપણે આ બે વ્યૂ પોઈન્ટથી આપણે સમજતા સમજતા અને આપણો જે રિલેટિવ મન વચંકા જે લાબિલિટીનો એકાઉન્ટ છે એનો સંભાવે નિકાલ થતો જતો જાય લાઇબિલિટીનું યુઝ કરવું પડશે ને કે ભાઈ એનું પેમેન્ટ બધું અપાઈ જાય બધી રીતે એટલે આપણે ક્લિયર થઈ જઈએ એટલે કે ક્રેડિટ ને ડેબિટ એને ઋણ અનુમન કહેશે ઋણ લાયબિલિટી ઋણનો અંદર શબ્દ મૂક્યો વિચારક આપણા પટેલ આરપી પટેલ બહુ સરસ શબ્દ બહુ ખુશ થયા ગયો કેટલા બધા કૃષ્ણમૂર્તિના છેલ્લામાં બહુ જ બહુ એ ત્યારે એમને આ ફાઇલ શબ્દ પર ગયું પછી એમનું એક્સપ્રેશન દીકરી ગયું કે દાદા આ ફાઇલ શબ્દ પણ ના હોય ફાઇલ શબ્દ ફાઇલ બોલતાની સાથે આપણે સમજીએ ને કે હું નહીં સીધી જ વાત છે દાદા એ આ કાળમાં કોઈ આ ગ્રહરી વસ્તુ જેટલી જેટલા લેવલે સહેલી થાય એ લેવલે કરી દેવાની એટલે આપણે હું દરપતભાઈ છું તે વ્યવહાર દ્રષ્ટિથી જ છું શું કર્યું બોલો હું દરપતભાઈ વ્યવહાર દ્રષ્ટિથી જ છું પરંતુ આપણે આજ્ઞામાં શું વ્યવહાર દ્રષ્ટિ તો દરપકીએ છીએ પણ એ જ થવા માટે આપણું પુરુષાર્થ કામ લાગશે આપણને એટલે કે જ છું એ ક્યારે ફૂલસ્ટોપ થઈ જશે કે પણ શબ્દ ના આવે પળ આ પણ આ વગર રહેતું નથી બટ કીડ બે સમજવ્યું ને જ એટલે ફાઇનાલિટી થઈ ગઈ ફૂલ સ્ટોપ પછી આગળ તમારે સમજો એટલું કમ્પ્લીટ થઈ ગયું એટલું તો એટલે સમજવાનું સમજીને એમ આપણને અંદરથી જીવાતું હોય એને ક્યાં બોલવાની જરૂર છે એ શબ્દ બી આવે તો હમ સમજ શબ્દ બહુ મૂકશે અન્ડરસ્ટેન્ડિંગ સાયન્સ ઇઝ ધ સબ્જેક્ટ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ઓનલી ઓનલી એન્ડ ઓનલી ઓનલી અન્ડરસ્ટેન્ડિંગ સમજાયું ને એટલે આ પરફોર્મન્સના બધી વાતો છે ને એની આ છે અન્ડરસ્ટેન્ડિંગ પાર્ટ જે રિયલ સાયન્ટિસ્ટ હોય છે ને બધા એ બધા યોગીઓ જેવા હોય છે યોગી જેવા યોગી હોય તેને પડી ના પીઝલ્ટ આપે એમાં લાગી જાય બરાબર હમ લાગી જાય બહુ યોગી જેવા આ માદામ ક્યુરી હતી રેડિયમ શોધ્યું એને પરંતુ યોગી જેવી લાગેલી છેલ્લે સુધી જયારે ખબર હોય પણ પછી એની અસર આવી એને અરે આ તો એવું છે બધું પણ સાયન્ટિસ્ટ કોને કહેવાય ટ્રુ સાયન્ટિસ્ટ યોગી જેવો અને આપણને તો આપણા શ્રુદ્ધાત્માનો યોગ થયો છે સમજાયું ને એટલે યોગ શબ્દ સંયમનો સૂચક છે સંયમક અને આજે જે યોગ અને યોગ ક્રિયાઓ છે આપણા સાહેબે યોગ યુએન જૂન ડિક્લેર કરાવી દીધો યોગ ને એ જુદી એ બોડીલી છે આખો બોડીલી ફ્રોમ વિદિન સટલ્ટીમાંથી આપણે આ શરીરમાં એવા આવીએ અમારા કિરીટભાઈ યોગી છે પણ હવે હું તો જોઉં છું બહુ સારી રીતે હમ પણ એવું ઉમા બેન ને ખુશ આવે છે તમારા ગુજી યોગી છે એટલે આજ વાત છે આમાં આ આંખોથી બધું બહાર દેખાશે ખરું પણ એ આંખો આપણને જ જુએ ધીમે ધીમે ધીમે અને શુદ્ધાત્મા છે કિલ્લો એમાં દલપતભાઈ છે ડ્યુઆલિટીવાળા બે પડિયાવાળા એ બધું ચાલે છે ખરું એટલે આપણી અંદર ઘસાય ઘસાય નથી એટલે આપણે માળ ભરેલો દુકાન ભરેલી એ કેટલી ખાલી થાય છે પણ જેટલો નથી દાદા એ સાદા શબ્દો કેટલી ગંભીર વાતો પડી છે કેટલી ગંભીર વાતો હમ એમને અફવાઈ જ વિશ્વને કરી બહુ કામ લાગે એવા છે the sufferer is at fault up to the kind of people na dwandva ma thi shanti thai logo koi samji na sake how does it suffer is at fault sufferer hmm? but who is that one that who causes suffering then hmm. the one who causes suffering will be fault and fault when In this human world, he will be caught to cause suffering. But so long as he is not caught, he is free, he is enjoying. And because of him, one who is suffering now, he is at fault. That is suffering is at fault. Humanity is not in the same way, it is not in the same way. If someone is not in the same way, he is not in the same way, he is in the same way. દુઃખ જાય આનંદ થાય બહુ ઊંચી અત્યારે સફરની ક્યાં આગળ છે એ ફોલ્ટ છે આપણે પૈસા ઉઠાઈ ગયો પછી પકડ્યો નથી ત્યાં સુધી ફોલ્ટમાં પણ આપણે તો ફોલ્ટમાં જ છીએ આપણે અત્યારથી દુઃખમાં પડી ગયા સફર બઉ ડીપ્સ એટલું બધું લાનામાં ડેપ છે એને આ રિલેટિવ લેંગ્વેજમાં એટલી બધી રીતે લાવી શકાય એવી છે એ બધું ઇન્વેન્શન ટુ બ્રિંગ ઇટ આઉટ રિલેટિવલી ઇન ધી રિલેટિવોર ધી રિલેટિવ હેપીનેસ ઓફ ધિઝાયપી સર્ચિંગ આફ્ટર દેટ સમજે એ બધા કેટલા ફોર જેમાં સરસ રસ છે પણ જયારે આપણું પચવે ત્યારે ખબર પડે એવું છે આપણને આપણું એમાં બે જુદાપળું લાગે છે જુદાપળું એ નીકળી જવું જોઈએ ના એ નહીં પેલું ગૌતમ સ્વામી હતું ને આપડે पीवाज पीवा ज पर से बिछे व्यवहार शो धोने जड़ से तो देर तो ने लागे कशाय બંધ જેને તમે રો ક્યાં હશે એ જ તમને રોક હશે છણી કરી હશે તે જ સા મોટો કશે મનથી જે બાંધ્યું હશે ભોગવતું મન કૂદશે વાણી થી જે બોલ્યા પડ ગા ગું તી ત્રો પ્યા તાણા માણા ચિતરાણો દેખે તાણા ચિતરા सृष्टि चलती आपीज दृष्टि के राज में सृष्टि चलती आप आदि व्याधि उपाधि नृशो को खेच ताने तर छोड़ू वाघे विषयों खेच ताने तर छोड़ू वाघे पाशवताने पोषनार दिल में विष राख से કંઠપન કરીટી ચાપા ન કોમળ અંગી વજ્ર હોય મીટી છાપા કોમળ અંગી વજ્ર હો कठन अंगा ने ध्रु जावे रागे कपटि शस्त्र हो कठन अंगा ने द्रु रागे कपटि शस्त्र हो सुधा शेर बजारी रिपेमेंटी रमते सुधा भाजी शेर बजारी राम से સંસારી કરો કડવી મીઠી સંસારી मोरू बगाड़ी पियो तोये फरजियात पाइलो मोरू बगाड़ी पियो तोये फर जितियात पर जबरित पीवा जफे तल माछे ते तलमाचे आवशे, आवशे। स्वीकार लो तून आता લો અપમાન દેનારા નીજ શક્તિ આપશે સમને સમ નારા કર ખપાવશે वा फल चाखवाचे बीज रोपजे रे खावी हो आम वाला तू जे काया तेरी धरती माती निंद जे धरती माती द्वेश पाया तेने दीदा તે સાબ દઈ છૂટી ગયા વીતરા જો કતે સાબ દઈ છૂટી ગયા વીતરા ભોગ વેચે તેની ભૂલ અંતર્મા ઘૂંટજે ભોગ વેચે તેની ભૂલ અંતર્મા ઘૂંટસે अर्धे छूट जे जय जय सचिदेक्स तो होने ना बोलव गुनो सुत्र माती छे? હવે એ રીતે છે કે વ્યવસ્થિત કરતા છે આપણા મહાત્માઓ માટે એ તો એક આખો પ્રિન્સિપલ ક્રક્ષ સિદ્ધાંત છે ક્રક્ષ દાદવાની ત્રાજવાની દાઢી જેવો છે બે બાજુ રિલેટીવલ ને બેલેન્સ રાખનાર એ અનુભવ છે એ આખો અનુભવ ખુલ્લો કરે છે આપણને આપણા પોતાના માટે આ ડ્યુઆલિટી બોડીમાં ડ્યુઆલિટી બોડીમાં ડ્યુઆરિટી બોડી આપણને જીવાડે છે ડ્યુઆલિટીથી એમાં આપણે કેવી રીતે આપણે જ આપણને પોતાને સમજીએ બધા જ વ્યવહારમાં એટલે કે આપણું પ્રોજેકશન એ થયું તે આપણાથી દુનિયા પ્રોજેક્ટ થઈ વર્લ્ડ એ પ્રોજેક્ટ એ વર્લ્ડમાં આપણે આવ્યા એટલે એ પ્રોજેક્ટેડથી આપણે આ આંખોથી બધા શરીરથી બધો અનુભવ કરતા ગયા એમાં પરંતુ એમાં અનુભવ કરવામાં જ આપણે ખોવાઈ ગયા કે શરીરમાં જ ખોવાઈ ગયા આપણે અનુભવ કરતાં કરતાં શરીરથી જે બને છે એને કશું અનુભવવાની જરૂર નથી પરંતુ એને આપણે સમજવાની જરૂર છે સમજવાની અને આપણી પાસે ટ્રસ્ટી મળી રહે આપણને અને વ્યવસ્થિત શક્તિ આજ્ઞા મળી સંજોગો હોય અને વ્યવસ્થિત શક્તિ આજ્ઞા ના દેવો કંઈક આવે તે વખતે આપણે ધીમે રહી અને આપણે હલી ના જઈએ એવી રીતે આપણા હિતમાં આપણે જો કંઈક બોલવાનું કંઈક કોઈપણ રીતે બોલીએ કોઈને દુઃખ ના પહોંચાડી રીતે બોલી શકાય છે તો ના બોલીએ તે આપણા માટે ડબલ ગુનો બની જાય છે એ વ્યક્તિગત છે આ તો બધું એવું છે અને બોલીએ એટલે કે આવે આપણને બહુ જ કોમ્પલેક્સ છે બધું બધું કોમ્પ્લેક્ષિટી થઈ ગઈ છે અને ખાસ કરીને બુદ્ધિ હોય કરીને બુદ્ધિના વાઇબ્રેશન બહુ છે બધા એટલે એ અર્થમાં છે આ દિવાળી आप क्या व्यवस्थिताकृष्टि थी क्या अपने दरको खबर न पड़ा तो आईने ख्याल ना समझाए आगर आप पूछो छो प्रज्ञाशक्ति आ रीत व्यवस्थित शुद्धात्मा अन्न शक्ति में खुले थी ए समझण बदली बोले अपने प्रज्ञाशक्ति शुद्धात्मा न्ायक स्वभाव है नायक जुनाव शक्ति रूपी एक ઇન્ટર એ ઇન્ટરમીજિયેટ એજન્સી તરીકે ખુલ્લો થયો છે કે જે તમને ફાઇનલ શુદ્ધાત્મા પદમાં એસ્ટાબ્લિશ કરી શકે છે તમને એ ખુદ પ્રજ્ઞાશક્તિ આખી હમ એટલે પ્રજ્ઞાશક્તિ ખીલે તેમ તેમ તમે આવી રીતે કહ્યું બાકી ખીલ્યા વગર જો કરવા જઈએ તો પાછું ગરબ નહીં થાય તો તમને શા માટે બધા સ્પંદોને ઊભા થાય એકબીજાના રસપ્રસમાં એવું થઈ શકે છે એટલે વેરસિત નો મેથિયસ આપ સાક્ષીઓ સામે સામે જ આવે છે ને તો વ્યવસ્થિતને આદિ આપની ફાઇલ હોય હા હા હા અંદર જે પ્રજ્ઞા શક્તિ આ એ પુરુષાર્થી પૌરુષ શક્તિ છે હા પૌરુષ શક્તિ છે પેલી તો ઉતે સ્વયં શક્તિ છે નહીં નહીં તો સ્વયં શક્તિ નથી આ પર્દા તો પોતાની સ્વયં શક્તિ છે આખી જે શક્તિનો સ્ત્રોત છે ને આપણો ફાઉન્ટન હેડ એ આખો ખુલ્લો થસ્ત્યા આગળ એટલે પછી એનો ફાઇનલટી માં આવી જાય સબકો પુરુષાર્થ એને કે છે એટલે દરપતભાઈ આપણી હું દરપતભાઈ છું એટલે દુનિયા છે જો હું દરપતભાઈ નથી તો દુનિયા કંઈથી આવી એટલે પ્રોજેકશન થયેલું ને તે આપણે આપણી દુનિયાનું જ થયેલું અને આ દુનિયામાં એને બધી વેરાયટી લાગે છે વેરાયટીમાં આપણું પ્રોજેકશન થયેલું આપણે એમાં આયા છે એ બધા પાર્ટ એન્ડ પાર્સલ છે આખા બધા શોનો શોમાં હમ એમાં શો તો બહુ નાનો છે એનો સ્ટેજ પણ નાનો છે આપણું ઘર છે ઘરનો વ્યવહાર છે એટલા જ છે જે બે ચાર પાંચ સાત મેમ્બર હોય એટલા જ હોય બધાના હોય સમજે પછી એક્સટેન્ડેડ કુટુંબ બધું થયા કરે પણ ખરું તો જ જ છે મૂકીએ તો ઘરમાં જ રહેવાનું રાત દાડો ત્યાં ત્યાં રહ્યા કરવાનું છે એટલું જ છે અને એમાં ખરું સ્ટેજ તો આટલું જ છે આપણું એના પર આ બધું પ્લે થયા કરે છે પણ પેલાં આપણા એકબીજા બધા જોડે એસોસિયરો થઈ ગયેલા એટલે બધા ભેગા થઈને બધા ભેગા થઈને એટલે એ પ્રોજેકશન દુનિયા એટલે આખી દુનિયા શું છે એ સમજાશે આપણને દુનિયા એટલે આખા જે દેખાય છે તેમાં દરપતભાઈ સિવાય બીજું કઈ રીતે શકે આ અને આ જુદું જુદું દેખાય છે તો પછી હું દરપદભ છું મને આ બધામાં મને સમજ આવશે મને શું હું કોઈને એમ નહી કઉે તે છે તે છે રક્ષાબંધન આવી રહ્યું છે અને મારો ભાવ એવો છે કે રાખડી કાપી મે બધા જ મહાત્મા ભાવ છે અને બીજું મારું શું સૂચન છે ત્રણ રાખજો એટલે બે આપતા પુત્રો છે ને પેલા ઉપર ગયા બાદ Oh, tu a gayi a gayi. Ja ja. Aao beta. One by one, one by one aao. Oh. Aao, oh, aao, yahan. Come, come. Come here. There's a lot of space. Sit down here. Oh. Hello, oh. oh. with the friends. Two guys. A friend. આ લોકો આ લોકો મારા નદના છોકરી દસ વર્ષની અને આઠ વર્ષની અને એ લોકો કઝન્સ છે કઝન્સ એ લોકો મારા ઘરે બે વીક માટે રહે છે બધા તું દર્શન કરે હવે નથી કાનન છે એને આ એનો આખો હોબી છે જીવનની કે આ છોકરાઓને જ હું નજર કરું ને બધાને કરું છોકરાઓ હોબી જ છે એટલે એના ઘરે એને આ મુખ્ય કામ કરે છે કે બધી દીકરીઓ આવી છે અને આવી રીતે નાનાથી રિયર કરી અને એ લોકોને આ આખું આ નોલેજ છે બહુ સિમ્પલ ટર્મ્સમાં એ લોકોને કેવી રીતે ઇમ્પાર્ડ થઈ શકે એટલે યોગ પણ શીખવું છું નહીં તો જોઈન મીન્સ યુગ યુગ મીન્સ જોઈનિંગ આસ્પેક્ટ છે યુગ નો યુગ એટલે યોગા એટલે ટુ જોઈન ધીમે ધીમે આવે એકદમ તો ના આવે પણ સોલ વસ્તુ તો જુદી છે એટલે આપણે ગોડ શબ્દ મૂકવો પડે કારણ કે જુદા જ એ તો બહુ જલ્દી પકડાય નહીં આગળ મારી નડન છે પંજાબી છે હિન્દુ પંજાબી કેવાય ઇન્ડિયા કેવાયબેન્ડ છે બઉ મજાની છોકરી છે અમને બેબીઓ છે બધી એટલે કેટલાક તો બધ મનતા રહે જો આ માં મડી યે આપણી સિનિયર સિટીઝન હોમ છે ને હા દી આપા કે લિસાઈ આપળા નીતિનબેન બેઠા રહે છે ને ત્યાં આગર છે બધા કોલર જજસ સમટાઇમ્સ ડુ યુ ડુ યુ ડુ યુ હેની ક્વેશ્ચન્સ યુ વોનટ આસ્ક નો This is so this yes yes give yes. one question let's ask question મટ્રિડ યુ હેબ લાઈક એની ક્વેશ્ચન્સ ધટ જસ્ટ પપ Anything that pops up in your head? Anything, anything. Anything. Just pose why this happened. I mean, vadhar prachu karu chhe ben. Ah this is any thing. Hmm. You can ask like, why well, or why do people get along, why do people don't get along, you know? Like you can ask anything. Just one well, maybe one question collectively. What do you think? You usually have all those like flower ne am karva jey na. Flower ne khilva devu jahiye. from his head can you say something anything cropping in your mind anything come let's stop it in a tiny job there crop so nothing much? is cropping na is all you have any questions no. you might want to ask you also nothing crops inside no you know listen what she asks do you want to know where why he's wearing white maybe yeah get the my white compare you sir white white color this is white સમથિંગ દેટ ઇઝ પાયસ પાસ શબ્દ સમજશે જાત જાત ના હોય અને બ્લેક કલર હોય છે પણ એ નોર્મલી મોર્નિંગમાં હોય છે like this but there is no nothing like color no. as a white color no, no no no god has no colors okay yeah god has no colors he said no. do you yeah. believe white is like also like the do light right you are always looking god for the has light god is color can do god has a color no, no? you so what well, the correct answer happens mm -hmm. god is no color color is in human world okay yeah. કારણ તો આવી ચલો આપણો આટલો શો ચાલતો હતો ને જો આટલો સીન બાકી હતો કેટલો ફાઈન આવ્યો એની મમ્મી શો બાકી આ પેલી હેમા છે ને એની મમ્મી એનો એ બધા આ એક્ટર બધા બધા એક્ટિંગ કરનારા આયા છે ઈશિય ઈશિયર પાર્ટ ઓફ ધ શો ઈશિય પાર્ટ ઓફ ધ શો શી પાડજો ના ઓ શી ના પાડજો ના શો ઓફ ધ ડ્રામા અમે અમે અમારા દિલ દિલમાંથી આયા છે ઈ તો એ મત મત તો એક્ટર છે ને ના જા નથી પણ Do you have anything else, do you want to say anything else? It's natural, right? It's very natural. Swetha? Swetha? Yes. You're good. You're yeah. oh, good. All right. I'm a woman. I'm so happy, Kanan. <laughs> I'm so happy. Alokanakali, <laughs> <laughs> Ashrabad. You just lean, lean <laughs> to the mood. Kanan? Yeah. Shall I tell you my experience? Huh? Shall I tell you my experience yeah. about you? Yeah, go. About you? Yeah. your me, you me. no you understand hmm. your me how can you be you and this your me mm -hmm. or i be i am you do for yeah uh, this is your god that's joining <laughs> yeah am dikhe jo aapne samjhe aapne mota thi kya matlab old grown thai gaya cha bo dahi chukre humne degree hai moti ડેડીની મમ્મી આઈ થિંક ચાલો ખાલી લોકોના હાથમાં આશીવાર આપો ઉપર ઉપર ચાલો બધા સાથે એન્ડ ધે નીડ ટુ સે સમ ગુડ પોઝિટિવ વર્ડ્સ ઓકે પોઝિટિવ પ્રેર વોટ ડી યુ લર્ન ઇનસાઇડ ધ પ્રેઝ વોટ યુ સી મે બી એઝ બોડી but okay. i have experience god in this body okay see you like ch bande ranocherai super pretty places yes sir places okay? okay like the flavor of the garden just bloom na tapde kar na tapde kar tari ki pudine tea hai le me pani hai flavor hmm glass <laughs> of water hai chal lo ai kar kar પેલું પેલું રક્ષાબંધન આવે છે ને Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. Stay for a few minutes. Say, sir. Support, Support, Support up. Support up. <laughs> Sirana, sir. Sirana, sir. Please watch him. Come this side. Come. Move. Come. How the? Come. Come. Come. Come. Come. Come. સી દે દસ સેરીમની દે આર ડૂઈંગ ઇઝ ટાઈંગસ ઓન દિસ્ટ એક્સપ્રેશન દેટ આઈ એક્સપ્રેસ માય લવ ટુ યુ એઝ યુર સિસ્ટર to be in your brotherly love as a protective cover in my life so that i remain well protected by your hearty love understand it will be the sign when that, that day is coming in india you understand it is called raksha bandhan it's a protective uh, sign for sisters દાદાજી વેલ પ્રોટેક્ટેડ ફ્રો અ આજ્ઞા ફોર ઓલ મા અને આ પાછા વહેલા પતા છો ગમે ત્યાં લાલ લે બહાદુરામરે માતા બહા દુરાી રેલો રક્ષણ કરજો વીરા સોંપુ કર મજ કાસ ડી રેલો રક્ષણ કરજો વીરા સોંપુ કર મજ કાસ રે ઓતર ગ એને કહ્યું કે અમારા આજ્ઞા ધર્મના અમારા કવચ માટે આ પ્રક્ષણ કરતા રહે પરંતુ આ કનું ભાઈ आज्ञादीनपणा में क्य पर आज्ञादीनपणा चुत एट के तहों पाछ ना थे पोता स्थान छोड़ ना दे आज्ञापणा जीवन में ये तो अमारी फरज है एट बदा सा बदाज आज्ञा में तो बदा सा बदा हूँ एमने आज्ञा मत राखी तो ना सकूँ पर आज्ञा में रहे यी आपस परस एकबीजा समझे एक बीजा ने તે રીતે રહેવું મારી ફરજ છે અને ફરજથી અમે જીવીએ છીએ બસ કોઈને મળું ના મળું મારો પ્રશ્ન જ નથી કારણ કે જો અમારા અનુભવનો આ છે આખો અમે ક્યાં નથી ક્યાં નથી આ નજરથી જ્યાં જ્યાં અમારી નજર પડે છે ત્યાં અમે અમને જ જોઈએ છીએ અમે અનુભવીએ છીએ આ બધા રૂપોમાં બધા રૂપોમાં બધા રૂપોમાં मारू अरूप स्वरूप जे, छे, ने जे आ व्यवहार दृष्टि से व्यवहार से आखो ये व्यवहार जो एकत्व में परिणमी जाए व्यवहार दृष्टि आप सर्वत्र बदे एकज जुए जुदा जुदी वेराइटी में एकज जुए पशी मोह रहे नहीं चारित्र मोह મેં આપણે ભગવાન ની વાત કરી કે છેલ્લી ભૂલ એમને દેખાઈ ને કેવું જ્ઞાન ખુલ્લું થયું એ એક જ સમય હતો બંનેનો આ વાત આપણે એનાથી ના સમજી લઈએ આના પરથી આપણે ના સમજી લઈએ કે આપણે આ જ ભોગમાં આ જીવનમાં આપણે કેમનું જીવી જવું સીધી વાત છે કોઈ જાતનો રોગ માથું ઉચકવા ઉંચકેતા પહેલાં આપણે એને આ ના ખૂંદવું નિંદી નાખવું પડશે દરપતદાય સમજો એટલે આપણે એક બાજુ જ્યારે વ્યવહાર આવે છે ત્યારે એ રહેવું જ પડશે તમારે પણ આજ્ઞાથી રહેવાનું છે વ્યવહાર એટલે એને નાટકીએ નાટકી એટલે નિકાલી આમ ખૂબ નાટકીય એટલે રિયલ નહીં પણ એ રિયલ લાઈક લીવ આઉટ થવું જોઈશે નહીં તો બધા આગળ એ મોટું થશે એ ના બનવું જોઈએ અને પછી આપણી અંદર પણ આપણે એવી રીતે આવી જઈએ કે આપણે જ આપણાથી આવવા ના એ બહુ મોટી વસ્તુ છે આ બહારથી અંદર જતા ટાઈમ ઘણો લાગે છે ઘરું અંદરનું જીવન છે આપણું ઇનર લિવિંગ બેઝિક તો મારે કહેવાય તો નહીં કે હું મારી તમારા બધા જેવું છે તો મારી આઈ એમ ડ્યુટી બાઉન્ડ હું બંધાયેલો છું મારે કોઈને એમ ના કહેવાય કે કોઈને બંધાયેલો છે ને હું કંઈ ન કહી શકું તમે બધા છૂટા હું બંધાઈ અને મને એમાં આનંદ આવે છે બહુ જ આનંદ આવે છે એ જ મારું ફ્રીડમ છે દિનેશભાઈ મારું ફ્રીડમ જ આવે છે સમજવ ચાલો એક સબેસ સબેરા છે એટલે બેદર મારી જોડે છે કઈ જાય છટકે કે આ પણ જે બેસાના હું બાયરે છોટો કોળો તો બધા છટકે છે હવે બુરિયત દેખ દે ના ના ના દેખે મે હે મે મે બ્લુ છું આ વિથ યુ ઓલ ધ ટાઈમ ઓકે કાનન બો મને આનંદ તો તું આવી ગઈ દેખાય સખ ખૂબ છે સર બધુ મજા એમની જોડે વાત કરી મેરી કાના મંદર બે રાખા ચાલશેત્રો તમારા તરફ થી રક્ષણ માગે છે જીવી શકે એટલા માટે એટલો ખ્યાલ કરજો એ આપણું જીવન છે હમ એ જીવન છે આપણું ગમે તેવી ગાંઠો બાળી કરશે પાતળી કરશે કેલિયું છે શુદ્ધ સાંકળી રેલો કારણ મૂક્ષ ગલિયું છે શુદ્ધ સાંકળી રેલો જે ના રૂદી યા વિરત સત્સંગ સાંકડી રે લો નેત્ર રૂદિયે વાની વિરત સત્સંગ સાંકડી રે લો તેના અંતરતમલો ચેતન જગવેાાપ્તમાણીઓ તેના અંતરતમજો ચેતન જગવેાાપ્તમાણીઓ अंतर छूटे क्या खुले छे अंतर आ खड़ी रे लो अंतर छूटे क्या खुले छे अंतर आ खड़ी रे लो ज्यादा दुनिया भर में સ્ટ્રોંગ હૃદય ઢીલું પડી જાય જો શરીર નો વ્યવહાર નથી સાહેબ એ શરીર થી શરીર નો વ્યવહાર નથી આપડો આપણી સાથેનો જ આપણો વ્યવહાર છે શરીર જુદા થયા તેથી શું થયું शू चाल परंतु आ महात्मा दशा है, है। आखिरी दशा थी।, थी अंतर जीवाये बाहर तो शरी शरी तो जीवाड़ सेवाद हाँ एट के, के आपसता ए बदा रसा स्वादों बद पड़ी पड़े बद એ કઈ રહે નહીં બાકી ના હોય કાળજી રાખવાની છે એટલે કોણ પૂછ્યું કે છે કૃષ્ણા બોલી આપડી હર્ષિત કરતા જોઈએ કપાઈ આપણે સમજવાનું ભૂલી ગઈ કોણ છે દાદા હવે અમે તમને જવા નહી હું કઈ જવું આવું છું સામે કેવું છે એ તો લખીને કહેતા હશે તો મણી મણી કે કરા પણ પર ગોજન મને તો મોર છે ઓકે ઓકે બસ માઈક પર વાત કરી રહ્યા છે અને જો મેં તારા અરે કોણ છે તે ના નામ તો ખબર નથી પણ એનો ફોન નંબર છે 09820000000 તો તમે જાણો છો કે એની સાથે શું થાય છે તો આ એનો ફોન નંબર છે તો કેલા તો આપણે હાથમાં કરકિયે કરવાનો અમે સાચવા